દેહ માં પ્રવેશી એની ઈચ્છા પૂર્ણ કરે તે દેહ માં પ્રવેશી એના આત્મા ને પણ હારી દેશે ના લે અમલ નહી ફક્ત એમનો જેમ દારૂ પીએ છે ત્યારે આપણે મન બુદ્ધિ ચિંત અંકાર હોય છે તે અમલ નહી દારૂ ન ના <SILANTAGE> મા <SILANTAGE> <SILANTAGE> <SILANTAGE> મેં આ લાગ્યું છે એ સ્વચ્છંદ રોકાય કેવી રીતે સ્વચ્છંદ સ્વચ્છ રોકાય કેવી રીતે ના એટલે પાસે બીજું વાક્ય જે કઈ પણ કરવાનું વંદન છે આવે ના ચડી આવે તો પોતે સરકાર પણ એની તારી આવે નહીં નિવેક છે પુરુષ હોય પણ એની ઓળખાણ પડતી નથી તે પેલા જે તન દોષ કૃપાવતી કીધા છે માન રાગ અને લોકો રાખે છે તમે હદે છે પોતાના અક્કર હોય નહિ અને નોનું છોકરો પ્રિન્સિપલ ની પરીક્ષા કરે શું કરેન્સિપલ क्या प्रिंसिपल सर हमारे लायक है वो प्रिंसिपल ने परीक्षा करे नोमन कोकू नैतिक वैल्यू मान जाए तो जीव ने परीक्षा करेगा और आओ आओ लाओ प्रिंसिपल परीक्षा को जी स्कूल तर गया वो परीक्षा है इन्हें હવે એ પોતાની માગણી કે પોતાના પોતાના વિચારો પ્રમાણે કેવી રીતે શું કરી પ્રિન્સિપલ સારી કરી શકાય પરીક્ષા લઈ શકે પરીક્ષા ના આવું જ્ઞાન ની પરીક્ષા આપણે લોકો <laughs> <laughs> � relствен དણ བ૩ણ དણ དག tama྿ དང ཚથણ གནའག གའའཁ ལ པྭ ཆང བિྭག མང མཞག ensemble ཚા�ད 1 ཎཡ Virt Eisου बैठ जा बैठ के बूढ़ा पटरी के पर सब क्या गलत ना करने बताओ फटाफट धन्यवाद सब ले ले तो ये तो आ नहीं तो हम से भी हम तो क्या एक ही क्रिया है ये तो बाहर से थोड़ा बहुत थोड़ा बहुत एक चला तो पर बाहर आ रहा है આપણે ભાઈ જ નઈ વાપ્યાર પછી એ પેલા ઓર્નામેન્ટલ માં જ આવે ને એ બધા સમજાવવાના જોઈએ આ ના જોઈએ વાપરે છે કઈક કરીએ છીએ લોકો ઉત્તર પ્રકાર દક્ષિણ થયું ક્યાંક રસ્તો જે બસ જતો એનો ઉત્તર પથા પછી દક્ષિણ ખબર પણ કોર્ બિલકુલ ખાતા નથી કોર્ટ ને يبقى ثاني કોઈ વર્ણન દે ભાઈ એ તો તમે વર્ણન હતો તો પાછા આ ભાઈ આ લોકો એટલે આ કે ચાલો એ રાત જેનો વિદામ યાદ છે માન ને વર્ણન દરગો જમતો નથી આ આટલું જરૂર આટલું જરૂર અરે તના દે કે આના સુનો અરે રે તાલી તો ના ભાઈ પાંચ આડે આ વાત પોટરે બેલે એડો સુવાઈ જાય તો સી સી તો એ દેવા ટેકનિક મે કામ લેવાનું A Bertrand says he was sick and she was still sick and he was <laughs> like, L – he is <laughs> sick and he is sick and she was sick for the years ohhh A Bertrand says she doesn't have that toilet bathroom She didn't have that bathroom and I did that My verstehen was she just told me だけどね、これがたま、でね、これがで、これがただのびっくり。ああ。あ、ああ。ああ。あのまで。これ。だね。だから、僕はやっぱりやってたよ。<音声><音声>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 આજે રાજી પર જલેતો આવો તા તા દે એનો આઈડે તો આખો દોર તક કરે અને કલાકાર આદર મંદિરે તાન પર દે હાલો આવાને ની પર થા દેખો દે જમબો દો દે તા પર કો કુમાર તો દે આ રીતે આ તો બહુ મોટી સેના મે મારી રહ્યા છે કે એ એ બરાબર તમારા છે તો આ આ રંગો ઓટ સા બધા આખા બોલ તો પણ કેવું ઓરે તું બોલ હા આ બહુ મોટું નથી ના ના એ જ ના શકતો થોડી આર થોડું બાત આ જાય તમને દિલત ના કિંમત ના થાય ચાલુ રે એ ક્યાંય પકડે ખરા કે એમ આ જે આખું ઉભું થાય નાદ આ નાદ નથી મે નામ છે જેટલો વધારે પ્રચાર થાય એટલો સારો તે માટે કોઈ ભાવિક ને અમુક પુસ્તક કોઈ પણ પુસ્તક હોય તો વહેતી છે કે ત્યાં બહુ ઘટે જેનેપાવવું હોય ને મારા પ્રમાણે શું એમાં જે નટુકા લાયકાત માર્ગ હોય તો પરવાનગી આપે પણ એકલા ને અખબાર તરીકે લોકો નો ઉપયોગ કરે એમાં નહીં એટલે માનવ સ્વભાવ જ એવો છે દાદા કે પોતાને અનુકૂળ હોય લે બીજા વિચારો આ આવી જ ન શકે બીજા વિચારો એવું છે નહીં કોઈ પણ નામ લો વિચાર એકાગ્રતા થાય છે સાફ કરીને ખબર અંદર આવડ નો ઝાડ અને સમજણ પાંચ પચાસ દવા ખરાબ ચઢાવી જતો બધા દર્દીઓ દાદા માણસિંદ હતો ફેરફાર કેમ થઇ જાય ડોક્ટરો લોકો બહુ મા લોકો આપણા દેખાય છે ભેગો થયો ના થાય જય ભવ આપડે દેલે ઘર બલે મે ખાતા કરી ને એટબધું 2000 જ ગેશ્યા બની નામ ને બની હે બની નું બની વૈભવ ચુક કેવાયું નહી ચિંતા ઉપાધિ કહેતી વૈભવ સુખ એના માટે સાધન આત્મ જ્ઞાન અને ભેદ વિજ્ઞાન દેહ ને હાથમાં બેનો ભેદ પાડી આપે એવું વિજ્ઞાન અનુભવ કરવામાં આવે જેમાં કાંકરા અને આ ગૌર ગૌર પાડવા પડે ને એ દેહ ને હાથમાં બે જુદા પાડવા બે કયો ભાગ અને માટે ધ્યાન એની માટે ધ્યાન કરવાની જરૂર ખરી આત્મ ધ્યાન માટે સમય કાઢીને એના માટે ધ્યાન કરવાની જરૂર ખરી આત્મ ધ્યાન કરવા સમય કાઢી બેસવાની ધ્યાન તો ધ્યેય નક્કી કર્યા પછી ધ્યાન ધ્યાનમાં કરનાર કોણ અને ધ્યેય શું છે આ બે ભેગા થાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય શું કરતા ને ભેગા થાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય આપણે ધ્યેય આત્મદર્શન લેવું ને પોતે ધ્યા બે નક્કી થાય ત્યાન ઉત્પન્ન થાય આત્મા નું ધ્યેય નક્કી કરવા માટે આત્મા નું જ્ઞાન જાણવું છે કે આત્મા શું છે આજુબાજુ એ જોવું જોઈએ બધું જાણવું પડે મુંબઈ જવા શું આ જવાની એવું આત્મા શું છે કરું એમ ઓળખો કે આત્મા શું છેલ્પિત આત્મા થાય બતાવો આ દેહ માં કોઈ આત્મા નું કાર્ય જોયેલું કરું આત્મા એનું ધ્યાન થાય સ્વરૂપ આનંદ એટલું અનુભવ માં આવે થી અલગ દેહ થી અલગ આત્મા નો આનંદ એવું એટલું સાધારણ રીતે ખ્યાલ આવે અનુભવ માં આવે એવું તમને શું લાગે વચ્ચે શાસ્ત્રો વાંચે સાંભળે પછી એ પ્રમાણે શક્તિ પ્રમાણે એને અમલમાં મૂકે આપણા લોકો એવું આત્મામાં આવું કોઈ ગુણ નથી જાણે આત્માનો દેહ ને આત્મા દેહ કઈ જુદા પાડવાના તેનો પાણી જુદો થઈ જાય પણ દા એ શું થાય છે આત્મા એક મોટો શબ્દ જ રહી જાય છે આત્મા આત્મા આત્મા એમ શબ્દ રહે છે એનો કઈ કશો પરિચય નથી લખ્યું ચાર વેદ રહે ચાર વેદ બની રહે એમ કે કલ્પિત આત્મા ની વાત થાય પણ એ કલ્પના આવવી જોઈએ ને પ્રતિષ્ઠિત કહીએ છીએ મૂળ આત્મા ને નથી પ્રતિષ્ઠિત કેતા સરસ સરસ આ બધું ક્રિયા કરે છે મૂળ આત્મા ને જાણે તો સ્વીકારો એટલે શું કર્યું એમાં પ્રતિષ્ઠી નહીં આવી એમાં પ્રકૃતિ નહી બેઠી પ્રકૃતિ બેસે નઈ અને શંકા જાય નહીં શંકા જાય નહીં હિન્દુસ્તાન એવો નથી શંકા કહેલી ભાઈ શું કહે એની વસ્તુ નથી આ તો બહુ ફરક પુરુષ હોય જાય કઈકા હજારો માણસ ની શંકા જાય મારું કઈ મારે કઈ આત્મા બે જુદા પાર ડોક્ટર ભાઈ સાહેબ આપણે કહેબ થયું છે એકાકાર ના થાય એકાકાર પછી થાય નહીં સુધી જુદા પડે નહી જ્ઞાની પુરુષ ના સિવાય જુદા પડે નહિ કારણ કે જુદા ભાગે જ્ઞાન એટલું કામ નથી પાપુ કરવા પડે ભગવાન ની કૃપા ઉતારી કામ થઈ જાય ના આપડે જેવું બોલીએ એવું કેટલો બોલવા માંડ્યો બોલે મળે નઈ એમાં તો બધા પછી આપો આપ જે ના શબ્દો બોલો છો ભગવાન કૃપા ને કારણ કે અહીં આગળ કોઈ હાથ કરાય નહીં થાય છે બીજું શું થાય છે આત્મા જુદા પડી જાય બીજું શું થાય છે ભગવાન ની કૃપા ઉતરે છે એટલે નિરંતર જાગૃતિ ઉભી જાય પ્રજ્ઞા શરૂઆત થઈ જાય એટલે તમારે જયારે ઈચ્છા હોય ત્યારે કેવું હોય અહીંયા આગળ આ બેન ને કેજો તમે આ બધા થઈ ગયેલું છે બધા ના રહે <laughs> <laughs> ભગવાન શબ્દ એમનો પ્રશ્ન છે આ જે ભગવાન શબ્દ બધા ભગવાન કેવડાવે છે આ દાદા ભગવાન આ દાદા ભગવાન આ તો ના નીકળશે આ બધા બધા આખા જગત નો શિષ્ય છું શું અને જ્ઞાની પુરુષ છે એ દાદા ભગવાન છે એટલે અહી પૂછે તો ખબર પડે ના પૂછે તો હું પૂછાય તો આજે વાંચે એટલે પૂછે અમને પૂછે કે આ ભગવાન કોણ છે એટલે અમને પૂછે અમે અમને બહુ માલુમ નથી પણ હવે આપડે તો રૂબરૂ જઈએ તો આપડે ભગવાન શું છે કોઈ જાણતું નથી કલ્પના ના ઉભા તેવા એ દેખાતા નથી એટલે શંકા કરે જાય શંકા बीजा मानसो भरता करता पूछे एट्ल खुलासो करके आवाज पूछवा बो खुलासो थी जाए तो बहारों ने बहु मटो उपकार करते રજનીશ ભગવાન જોડે આપડે જોડી દે જોડે કે મારે ખાસ શું રજનીશાઈ ભગવાન હિંમત જેવા લાગતા નથી